પ્રતિમા ન વીક્ષ અને દેવતાની પ્રતિમા વિના बीजी जे स्त्री प्रतिमा चित्रनी अथवा काष्टादी हो स्पर्श न करव जाए तो ते प्रतिमा ने जी पी लक्ष्मीजी आदि देवता की मूर्ति ने बात कर बीजी कोई चित्रनी अथवा काष्टनी धातु के पाराण आदि स्त्री प्रतिमा हो बुद्धिपूर्वक जापर्श न करव जो नही नारद पंचरात्र में कहूं है कि आलेख्यामपी नो विक्षेत स्त्रीय रागेण कूत्रचित्त चित्र में आलेखेली यी पत्र ने रागवृत्ति क्या जो नहीं भागवत में कहूं है कि पदापी युवती भिक्षुर न पृषेत दारवीमअपी भिक्षु भिक्षावृत्ति करना संन्यासीए लाकड़ा में कोतरेली युवती स्त्री पुतली ने पगती अड़वं नहीं અહીં મોળ શ્લોકમાં ન વિકસ્યા બુદ્ધિપૂર્વક શિલ્પ કેવું છે તમે શિલ્પ જોવા જાવ એટલે વિષય એમાં ફરી વળે સર્વ જિજ્ઞાસા પ્રતિબંધીની બોલ્યો જિજ્ઞાસા સર્વ જીજ્ઞાસા પ્રતિબંધી બધા બધી વૃત્તિઓ એને જોર એને દાબી અને એ બધે આવે છે એટલે એ બાને જોવા જાય તો એ શિલ્પ જોતા જોતા વિષય એની જાણે ધસી આવે છે એના અંતરમાં શ્લોક નંબર વન સેવન્ટી ન સ્ત્રી પ્રતિકૃતિ અને તે નૈષિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીની પ્રતિમા ન કરવી અને સ્ત્રીએ પોતાના શરીર પર ધારેલું જે વસ્ત્ર તેને અડવું નહીં अईथुना सक्त एवं पशु पक्षाधिक प्राणी मतने जावा नहीं लक्ष्मीजी आदि मूर्ति सिवा कोई स्त्री की प्रतिमा न बना स्त्रीए पहलूँ वस्त्र जो वस्त्री जो अड़व नहीं वस्त्र ने अड़ो जो निषेध करो है धोया पीछे भीनू हो गई होने नवं पहना होवायना वस्त्र ने न अड़व एम समझू આ બાબતે ધર્મોપદેશ પ્રકરણ પાંચ કોઈ પણ શ્લોક્ટી નાઇન મેં કીધું લક્ષ્મીજી આદિના પ્રતિમા સિવાય નણસ હોય એ લક્ષ્મીજી આદિ પ્રતિ એની પ્રતિમાને જોવે કે બોલવું તો એને વિષય યાદ આવે કે લક્ષ્મીજી યાદ આવે મારે જે કીધું છે વિષય તો બળવાન છે તો એમાં ના નથી કીધું એટલે બ્રહ્મચર્ય પણ એવું હોવું જોઈએ કે મોક્ષનું ખંડન ન કરે મોક્ષ માટે બ્રહ્મચર્ય છે બ્રહ્મચર્યને માટે મોક્ષ નથી મોક્ષને માટે બ્રહ્મચર્ય છે યદન તો બ્રહ્મચર્ય સ્ત્રી જે માણસ સ્ત્રીની ઈચ્છા કરે છે એ ઓલા પદને પામ જે ઓલા જેના પદને પામવા નથી ઈચ્છતો એ લોકો સ્ત્રીની ઈચ્છા કરે છે અને ભગતવાની બે ઈચ્છા હોય તો એનો અર્થ એવો છે કે અર્ધો છે એ પ્રાકૃત છે એટલે એ ઈચ્છા કરે છે એટલે એ ઈચ્છા કરે છે એટલે એનો અર્થ એવો નથી કે એ ભક્ત વેલિડ થઈ ગયો એ ભક્ત વેલિડ નથી એમ યન તો બ્રહ્મચાર્ય ચારથી જો પરમાત્માના પદ ઈચ્છે તો એ આવ્રત ને રાખે પરમાત્મા ને પદ ને ઈચ્છે છે અને આને હોતે રાખે છે તો હું સમજો છે એવું નથી હોતું મહારાજ આણંદજી હંગાડી કીધું કે તમારા ઘરવાળાને રજા દઈ દો કામ ને રજા દઈ દોરાજ એવું તો નહી થાય કે એને રજા દઈ દઈ તો રોટલા કોણ કરી દે અને તમને રજા દઈ દઈ તો કલ્યાણ કોણ કરી દે અમારે બે વાયસ એટલે ભેળસેળિયા પગથ છે એ સ્વામીને ઓક્ટોબર ઓક્ટોબર પેલા જૂના જમાનામાં આપણે બોલે અગિયાર માં પરીક્ષા હતી ને પેલી માર્ચની પરીક્ષા અમે પાસ ન થઈ કેતો ઓક્ટોબરમાં બીજી સેકન્ડ આપે એમ એટલે ઓક્ટોબર કહે માર્ચમાં નહીં ઓક્ટોબરમાં હોય તો તરત જ ક્રેડિટ ડાઉન થઈ જાય સ્પૃશ્યોને ક્ષણ ના રી વેસ ધરપુમાન ન્યસ્ત્રીશ્ય ભગવદ ગુણ કીર્તન અને સ્ત્રીના વેશને ધરી રહ્યો હોય એવો જે પુરુષ તેને અડવું નહીં અને તેની સામે જોવું નહીં તે સાથે બોલવું નહીં અને તે સ્ત્રીને ઉદ્દેશ કરીને ભગવાનની કથા વાર્તા કીર્તન પણ ન કરવા મારા જે આ બધી જે આજ્ઞાઓ કરી છે એ મેમરી બ્રેક કરવાની કીધી છે તો જ વ્રત રે થૂળ સંબંધ છોડી દે એટલેથી એ વ્રત રહે નહીં કારણ કે ઈચ્છાઓ તો બધી અંદર ભરી છે ને આ ઈચ્છાઓ કંઈ બહાર નથી એને મેમરી બ્રેક કરવા આટું ના ઉપાય છે એટલે આપણે ઘણી વખત સાધન કરી અને ટાર્ગેટની ખબર ન હોય તો એનું બહુ ફળ ન થાય એટલે મેમરી બ્રેક કેમ થાય પહેલા તો એને મનમાં ટાર્ગેટ એવો હોવો જોઈએ મેમરી બ્રેક કરવી છે હા ભરે નહી આ બધા સ્મૃતિઓ સ્મૃતિ જો એ ન કરે તો સ્મૃતિ થાય સ્મૃતિના ઠેકાણા છે એટલે સ્મૃતિ સંબંધ વિચ્છેદ થવો જોઈએ મેમરી બ્રેક થવો જોઈએ અને મેમરી બ્રેક છે એજ એનું બ્રહ્મચર્ય છે તો સંકાદિકો ની ઘડે બ્રહ્મચર્ય રહી શકે સંકલ્પ અસંકલ્પાત જયત કામ કામ ક્રોધ કામ વિભાજન આપે જયત કામ મેમરી બે કામ ની જીતી શકે અને તો બ્રહ્મચર્ય પાડી શકે કોઈ પણ બાને સાંભરતું હોય તો મેમરી બ્રેક નો લક્ષ્મીજી આને તો પાછું ઓળવું ને એને એની પૂજા કરવી હોતી બધું કીધું છે પણ એમાં મારે સરસ એક ઠેકાણે બીજું કીધું કે એમાં એમાં ઈ સ્મૃતિ ન થાય એના માટે શું કરવું मा मा बेन मा बेन मा तो रूप जो, <coughs> जो आग करेला निषेद थी अर्थत तो नारी वेश धारी ना निषेध थी जाए तो स्पष्ट शब्दों करता कहे નૈષ્ટિક બ્રહ્મચારીઓએ સધવા કે વિધવા સ્ત્રીઓના વેશમાં રહેલો કોઈ નટ ભાંડ કે કોઈ બીજો હોય તેને અડવું નહીં અને તેને જોવો નહીં કારણ કે તેને જોવા વગેરેથી સ્ત્રી ભાવની અને વિષયની મનમાં થઈ શકે છે તથા સ્ત્રીઓ ભલે દૂર બેઠી હોય તો પણ તેને ઉદ્દેશીને પુરુષોની આગળ પણ ભગવાનની કથા વાર્તા અને કીર્તન ન કરવા એવું આયોજન ન કરવું કારણ કે તેવા કથા કીર્તન કરવાથી મનમાં સ્ત્રીનું સ્મરણ થાય અને તેનાથી પોતાના નૈષિક વ્રત બાધ આવે પણ જેને રાખવું હોય એને મેમરી હંધાઈ જાય તૂટી ગયું હોય તો એવું ન કરવું ઇન્દ્રિયો વિષયોનો સ્વભાવ જ એવો છે કે यावत शक्य होनकेन प्रकार मन सानिध्य करिने छे मन कर विकृति में फसाई जाए कहू के इंद्रिया प्रमा हरंती प्रसबम मन <coughs> छे प्रमा मन ने जबरदस्ती विषय ढसड़ी जाए તથા બલવાન ઇન્સમી કરે છે શ્લોક નંબર વન એટી પોતાના ગુરુનું પણ ન માનવું ને સદાકાળ ધીરજવાન રહેવું અને સંતોષે યુક્ત રહેવું ને માને રહીત રહેવું ધર્મશાસ્ત્રમાં એવા વચન છે કે આઠ થી કોઈ પણ વ્રતનો ભંગ થતો નથી પાણી ગુરુના વચન ઔષધ ઔષધ હતી સર્વથા પાલની એ શિષ્ય આજ્ઞા ગુરુ રિહ આ લોક માં આજ્ઞા આવે ને ગુરુ વચના એટલે ગુરુના વચન થી બ્રહ્મચર્ય વ્રત નો ત્યાગ કરે તો પણ એ વ્રત એમને આજ્ઞા હોય તો આ લોકમાં શિષ્યોએ ગુરુની આજ્ઞા પૂરેપૂરી પાળવી જોઈએ આવા જોકે શાસ્ત્રોના વચનો ને મર્યાદા છે છતાં પણ ગુરુનું જે વચન માનવા જતા પોતાના બ્ર્ય વ્રતનો નો ભંગ થતો હોય તો તે વચન ના માવર્તી વિચારે વેદની શ્રુતિ છે કે ઇચ્છન તો બ્રહ્મચર્ય ચરંતી એકને ભગવાન ને પામવાની ઈચ્છા છે સ્ત્રીની ઈચ્છા છે એ જગત છે અને પરમાત્માની ઈચ્છા છે એ જગત નિષેધ છે એ બે સંકલ્પ છે એમાં બળવાન જે હોય એ કામ કરી શકે પણ જગતમાં સ્ત્રી સંકલ્પનું એટલું બધું જોર છે કે જો આ કીધી મર્યાદાથી આગળ પગ દેવા જાય તો એનો સંકલ્પ રહે નહીં ગમે એવો હોય તો મહારાજ કે મુક્ત હોય એ મહારાજે શાસ્ત્રમાં એની મર્યાદા બાંધી કે ઋષિમ ભગવાન સર્જેલી સૃષ્ટિ બ્રહ્મા બ્રહ્મા ની સર્જિતિ એમાં કોઈ એવો નથી પડકાર માર્યો છે કોન સુરવીર મોક્ષ ના માર્ગ માં ભગવાન ના માર્ગ માં ભાગે સુરવીર હામો હાલે ઈ પામર હામો આલે છે એ પામર કહેવાય એ કઈ બઉ સુર નથી એમ ભાગે સુરવીર સુખદેવજી ભાગ્યા જળભ્રત ભાગ્યાન ઋષિમ નારાયણ મૂર્તિન મયે હમાયે એમ મારી સ્ત્રી રૂપી માયા થી કોણ એવો અખંડિત સંકલ્પ વાળો છે એના સંકલ્પ તોડી જ નાખે છે સ્ત્રી જીજ્ઞાસા કામિની જિજ્ઞાસા સર્વ જિજ્ઞાસા પ્રતિબંધીની તમારા ગમે એવા બળવાન સંકલ્પ હોય ઘાયલ કરી દે કે તોડી વીખી નાખે ગમે એટલે આ અચળ મર્યાદા મારે કીધું છે મર્યાદા હવે તમારે આ સંકલ્પનું રક્ષણ કરવું છે કે બીજો સંકલ્પ બે હારે છે ઓલો સ્વયં ઉદભૂત છે અને નેચરલ છે આ જીવને માટે જગત ને માટે તો અનાદિકાળ નો વેગ છે નાખીને ભાગે એવું ક્યાં છે કોઈને કે ઓર નો પસેડો નાખીને ભાગ્યા હોય એવો હોય તો ના આવે તોય પણ નાતો પાડી મુક્ત હોય તો એક ઋષિમ નારાયણ મૃત તો એવાને પડકાર માર્યો છે કે ભગવાન સિવાય ભગવાન ની વાત જુદી છે પણ જીવ કોઈ એવો નથી એટલે એનાથી બચી અને આ સંકલ્પને જે હાચવે જો ઓલો સંકલ્પ થયો આ સંકલ્પનો વિઘાત કરનારો આ જ છે બે જ સંકલ્પ છે કાં તોક જો આ સંકલ્પ થઈ ગયો એને ભગવાનનો તો ઓલા સંકલ્પનો વિઘાત થાય થવો જોઈએ અને ઓલો સંકલ્પ થઈ ગયો તો આનો તો વિઘાત થઈ જવાનો છે આ ડગુમગુ હોય છે ઓલો ડગુ મગુ હોતો નથી કારણ કે અનંત અનંત જન્મ સંસ્કારો છે એટલે એમાં ડગુમગુ જેવું કાય છે એ નહીં લાભ મેળો તો ઉલાડી નાખે સૌભરી ઋષિએ હાથ હજાર વરસથી પાણીમાં રહીને તપ કર્યું અને એક સંકલ્પ એનું બધું તપ ઉલ જાય એટલે બઉ મોટું છે એટલે એકદમ પેરેલા લાભે આવેલા જાય છે એક યદ્છનતો બ્રહ્મચાર્ય ઈચ્છંતી ચરંતી અને યદ ન ઇચ્છનતા સ્ત્રી ભગવાનને જે નથી ઇચ્છતા એ સ્ત્રીની આરાધના કરે છે બે સંકલ્પ છે એ અંતર વિચારથી એમને પહેરેલા લહેલા જાય છે એટલે મહારાજ કે ઓલો સંકલ્પની જેને રક્ષા કરવી છે ભગવાનને પામવાની એ જ ઈચ્છાંતો એટલે યદ પરમાત્માને ઈચ્છાંત જે બ્રહ્મપદને પામવાની ઈચ્છે છે બ્રહ્મચર્યનું પાલન કરે છે વ્રતનું પાલન કરે છે व्रत ना मानसिक व्रतन बाह्य रीते चौक्सप अंतर पी बाहरी जो हंड्रेड परसेंट पाड़े तो अंतर रक्षा भगवान करे अंतर रक्षा भगवान अंतर में संकल्प न था એવો તો કોઈ બહુ બળિયો હોય તો વાત જુદી કીધું અતિશય શ્રદ્ધા અને અતિ વેગ ચડી ગયો હોય એને તત્કાળ બળ મળે છે એના જીવન અને જયારે એને તત્કાળ બળ મળે તો એને સ્વપ્નમાં પણ સ્ત્રીનો ઘાટ થાય સ્વપ્નમાં પણ બીજો ઉપાય વચનામૃત માં ક્યાંય કીધો જ નથી કીધો બીજો ક્યાંય ઉપાય એવો નથી કહેતો કામ કરે તો બ્રહ્મચારી સારું થાય નિમમાં રહે તો રક્ષા થાય માલિક પાવર આવે એ આ નથી આવે નિમર રહે તો રક્ષા થાય એનો અર્થ એવો નહીં કે નિયમ એને તોડી નાખો ગમે એવો બળ્યો હોય એને વાઈડ તોડી નાખે તો તો એને પશુ ખાઈ જાય એટલે નિમણરે તો રક્ષા થાય અને જો બળ આવે છે એ ભગવાન ના ભગત ની સેવા પણ વેગ સહિત અતિ વેગવાન શ્રદ્ધા હોય શ્રદ્ધા કહેવાય આવું જ ને હોય એને વેગવાન શ્રદ્ધા કહેવાય મધ્યના ત્રેસઠ માં આવે છે કે એકસઠ માં ત્રેસઠ છે બળ પામવાનો ઉપાય आ लोक में शिष्यए गुरुनी आज्ञा पूरेपूरी पड़वी जो है आवाज के शास्त्रों ना वचनों ने मर्यादा छे। छता गुरुनु जे वचन मानवा जता पोता ब्रह्मचर्य व्रतनों भंग थत हो तो ते वचन न मानव एम कहे मैथुनसा प्रवृत्तिर् मनोवाकायकर्मणा ब्रह्मचर्य मिति प्रोक्तम यतीम ब्रह्मचारीण इह वैखा नशा च विदाराण विशेषतः मन वाणी ने शरीर मैथुन न करव्मे सं ब्रह्मचारी जैने पत्नी न हो आवानप्रस्थोए आवा अशेषपणे ब्रह्मचर्य पावा कहूं ब्रह्मचर्य व्रतनो भंग थायता गुरुनु वचन हो तो सनकादिकोए ब्रह्माजी आज्ञा न मानी પરશુરામ ની આ સંબંધી આજ્ઞા ના માની તેમની આજ્ઞા માની એટલે એ નહીં લેવાનું ભલે હતા તો એવું નહીં લેવાનું પણ નો માન્યું લેવાનું તેમ બ્રહ્મચારીઓએ ન માનવું ગુરુની આજ્ઞા માનવી જ જોઈએ આવું જે સ્મૃતિનું વચન છે તે તો કોઈ વ્રત ઉપવાસ કરવાનું ચાલુ હોય અને બીમારી આવે અથવા કોઈ પ્રવાસમાં જવાનું થાય તે સમયે ગુરુની આજ્ઞા પ્રમાણે વ્રત કે ઉપવાસને ગૌણ કરીને તે વચન પાળવું પણ તે સ્મૃતિના વચનના બળે પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ભંગ ન કરવો કારણ કે ગુરુવચન પ્રાધાન્યવાળી સ્મૃતિ તો પ્રવાસ માં વિચાર કર વ્રત કરતા હોય ને કે તમે મૂકી દો ને આપડે આટલી જરૂર છે તો વાંધો નઈ મૂકી દેવો तो वादो नहीं, नहीं। श्रीमद्भागवत कहूं छे केनक चनंद सनातनमतात्मु सनत्कुम सनत च मुनि सनत्कुम च मुनि निष्क्रिियारेत सह तान तभाषे स्वयं पुत्रन प्रजा सृजता पुत्रक ૌકિક પ્રવૃત્તિ કરતા નહીં અને ઉર્ધ્વરેતા બ્રહ્મચારી હતા તેમને સ્વયંભુ બ્રહ્માએ કહ્યું કે હે પુત્રો તમે પ્રજાની સૃષ્ટિ કરો ત્યારે વાસુદેવ પરાયણ અને મોક્ષકારી ધર્મને પાળનારા તે સંકાદિકોએ તે બ્રહ્માની આજ્ઞા પ્રમાણે જગૃહુ નૈષિકેન્દ્રાસ્તે ચુક્રોધ વિશ્વસૃષ્ટ બ્રહ્માએ સંકાદિકોને પ્રજા સર્જવાની આજ્ઞા કરી પણ નૈષ્ઠિક વર્યોએ તે વચન ન પાડ્યું ત્યારે વિશ્વસૃષ્ટા બ્રહ્મા તેમના પર બ્રહ્માને તેમના ઉપર ક્રોધ ચડ્યો બ્રહ્મની પ્રાપ્તિ ભગવાન એવું કહે કે બ્રહ્મચર્ય થી શું વિશેષ છે ગૃહસ્થાશ્રમ કરો અને ઋણ થઈને ભજન કરો ઋણ થઈને થોડું પણ ભજન ભગવાનના રાજીપા માટે થાય છે ક્ષુત્વ છે તેના ફળ સ્વરૂપે તે સંકલ્પ છે તેનો ત્યાગ કરતા મુમુક્ષુપણું કુંઠિતપણાને પામી જશે તે છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે તદય એમ ब्रह्म लोकम ब्रह्मचरिय ब्रह्मचरियना ब्रह्म पुरुष सेतु सामूप्रिय वचनोक्षण कहूं यदिदम ब्रह्मोंपम ब्रह्मचर्य स्मृतम परम तत् सर्वधर्मेभ्यों तेन याद परम गति ब्रह्मचर्य मोक्ष नक्षा करें तो ये ब्रह्मचर्य भगवान અંતે બ્રહ્મચર્ય સાધન છે પણ એના સાધ્ય રૂપમાં ઉપચારથી કીધું છે બ્રહ્મચર્ય છે બ્રહ્મ સ્વરૂપ એવું કહ્યું સનત સુજાતે રામાનંદ સ્વામી મહારાજને કાગળ લખ્યો એમાં કીધું છે બ્રહ્મચર્ય એ બ્રહ્મનું રૂપ છે એટલે ભગવાનનું જ રૂપ છે પણ એ આવી એની સિચ્યુએશન આવી છે કે એક સંકલ્પ છે એ ભગવાનને પામવાનો છે એ જગતને પામવાનો પામવાનો ભગવાનનો સંકલ્પ બે સંકલ્પ હારે થઈ શકતા નથી એક ના એક વિઘાતક છે એટલે જો તમારા મનમાં ભગવાનને પામવાની ઈચ્છા હોય તો ઓલો છોડી દો અને લેવાનો હોય તો આ ઓટોમેટિક છૂટી જવાનો રાખીને સંકલ્પ હોય તો એ સાક્ષાત ભગવાન નું રાખી જે આ બ્રહ્મ નું રૂપ છે તે બ્રહ્મચર્ય ને જ કહ્યું છે બ્રહ્મચારી હતો કેમરૂપ હોત થઈ ગયો છે પણ મોક્ષ ના સંકલ્પ વિના નો પરમાત્માના સંકલ્પ વિના નો એટલે મીનિંગલેસ બ્રહ્મચર્ય સર્વધર્મથી પર છે અને સાધક તે થી પર ને પામે છે સનત સુજાતીયમાં પણ કહ્યું છે કે નૈતદ બ્રહ્મત્વરમાણે અતિૃષ્યસી અતિવૃષ્યસ્યતિવ બુદ્ધો વિલીને મનસી પ્રચિંત્યા વિદ્યા હિસા બ્રહ્મચર્યને લભ્યા હે રાજન તમે વારે વારે પ્રશ્ન કરતી વેળાએ અત્યંત હર્ષિત થઈ જાઓ છો પણ આ પ્રમાણે ઉતાવળ કરવાથી બ્રહ્મ પ્રાપ્તિ થતી નથી બુદ્ધિમાં મનને સ્થિર કરી વૃત્તિઓને જે રોકે છે તે બ્રહ્મવિદ્યા છે અને તે બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ બ્રહ્મચર્યથી થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે યદિચ્છો બ્રહ્મચર્યમ ચરંતી જે પરમપદને પામવા ચાહતા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે તપસા પદ્મપુરાણસૃષ્ટિખંડમાં કયું છે કે બ્રહ્મયોન પ્રસૂત બ્રાહ્મણ બ્રહ્મચર્ય સુસરીત બ્રહ્મણા બ્રાહ્મણ જાતિમાં જન્મેલા જીતેન્દ્રિય બ્રાહ્મણના બ્રહ્મચર્યુષ્ય દેહ આપ્યો તો એટલા માટે જ આપ્યો કે બ્રહ્મચર્ય પાળી તમે ભગવાનની આરાધના કરો પણ વાસના વાળા ઊંચા હાથ કરી દીધા પાડી શકીએ તો ગ્રસ્થાશ્રમ કરીને બ્રહ્મચર્ય ની રક્ષા માટે છે કે બ્રહ્મચર્યને મોકળું મોકવા માટે છે એની રક્ષા માટે છે કે તમે નૈષિક બ્રહ્મચર્ય ના પાળી શકો તો ગ્રહસ્થ બ્રહ્મચર્ય પાળો પણ ગ્રહસ્થાશ્રમ ના બ્રહ્મચર્ય થી ભગવાનને પામવાની બ્રહ્મચર્યાદ બ્રાહ્મણ બ્રાહ્મણત્વ વિધીય તેવા માહુ પરેલો બ્રહ્મચર્ય વિદો જનાહ બ્રહ્મચર્ય સ્થિતો ધર્મો બ્રહ્મચર્યે સ્થિતિ તપ સ્થિ તપ સ્થિતા બ્રહ્મચર્યે તો બ્રાહ્મણા નાસ્તી યોગ વિના સિદ્ધિના સિદ્ધિ વિના યશ યશ તપો વિના નાસ્તી બ્રહ્મચર્યા પપ્ગેન્દ્રિયગ્રમ ભૂતગ્રામ ચાર ब्रह्मचर्य समाधान परलोक गौरान्वित धर्म नो सवेश ब्रह्मचर्य तप ना सामवेश ब्रह्मचर्य ब्रह्मचर्य में ब्राह्मणों ब्रह्मचर्य ब्रह्मचर्य ब्रह्मचर्यधारी બીજા બધાએ ધર્મો અને વિધિ વિધાન માફ કરી દીધા અને હું તક ન લાગે એને કોઈનું શ્રાદ્ધ નહીં નાખવાનું અને તો પણ દોષિત નહીં કોઈનું હું તક ન લાગેલું કોઈનું ભરણ પોષણ નહીં કરવાનું નગર આ બધા એના ધર્મો છે ને માથે ટેક્સ છે પણ આ એક ખાલી વ્રત લે તો બધા એ ટેક્સ માફ કે તમારી કાંઈ કરવાની જરૂર નહીં હરખું આ કરો ધર્મનો સમાવેશ બ્રહ્મચર્યમાં છે અને તપનો સમાવેશ પણ બ્રહ્મચર્ય જે બ્રાહ્મણો બ્રહ્મચર્ય વ્રતમાં રહ્યા છે તે સ્વર્ગમાં જ વસે છે યોગ સાધના સિવાય સિદ્ધિઓ મળતી નથી સિદ્ધિ વિના યશ મળતો નથી યશ વિનાનું તપ હોતું નથી પણ તે તપ બ્રહ્મચર્યથી મોટું કોઈ છે જ નહીં જે મનુષ્યો ઇન્દ્રિયોના સમૂહ ને પાંચ મહાભૂતું નથી મળે તપાક્ષરતી વિસ્મયા વિસ્મયાત એને જો મનમાં એમ થઈ જાય તો બધા ગુણ હોત તપનો અર્થ એવો નથી કે ખાલી એક તપાક્ષરતી વિસ્મયાત આપણે બઉ સારું થઈ ગયું આપણી માસ્ટરી છે તપાક્ષરતી વિસ્મયાત શાસ્ત્રોમાં કેવા બધા સૂત્રો આપી દીધા છે અસંકલ્પ જય કામ તપાસ વિસ્મયા સ્વભાવ શૌર્યમ એમ પછી હો તે વાપરવા જેવા છે યશ વિના નું તપ હોતું નથી પણ તે તપ બ્રહ્મચર્ય થી મોટું કોઈ છે જ નહીં જે મનુષ્યો ઇન્દ્રિયોના સમૂહને અને પાંચ મહાભૂત જન્ય ભૌતિક શરીરને વશ રાખીને બ્રહ્મચર્ય વ્રત પાળે છે તો તેથી મોટું કોઈ તપ નથી પોતાના બ્રહ્મચર્યનો ભંગ થાય એવું ગુરુનું વચન પણ ન માનવું એમ જે કહ્યું છે તે તો સાક્ષાત સ્ત્રીસંઘના વિષયમાં કહ્યું છે કારણ કે બ્રહ્મચારી જો સ્ત્રીસંઘ કરે તો અવકિરણી થાય સ્ત્રીસંઘ જ અવકીરણી પણ દોષનું મૂળ હોવાથી તે કોઈ પણ રીતે કરવો નહીં મોટું પ્રાયું છે બ્રહ્મચર્યનું કે ધાતુ છે એ કામ નો રૂપ છે તો એમાં શંકા એવી કરી કે આ શરીર બળી જાય છે ત્યારે ધાતુ ભેળવી ધાતુ બળી જાય છે તો બીજા શરીરમાં આવે ત્યારે ધાતુ જ કામ નું તો એનું શું એનું સમાધાન શું છે સંભવી શકતું નથી મારા ધાતુ એવું મારા જ કીધું તો હું એનું સમાધાન શું સૂક્ષ્મ દેહમાં તો સંભવતું નથી પરિણામ આવે છે ધાતુ કાર્ય ઈ કામ છે અને સંકલ્પનો વિનાશ છે ઈ બ્રહ્મચર્ય છે સંકલ્પ નો સ્ત્રી સંબંધી વિનાશ છે મહારાજે કીધું કે શ્રી કૃષ્ણ ભગવાને રાખ્યું હૃદય માંથી કામ છે એ મૂળિયા સહિત નીકળી જશે આ ખાલી જો એમ ગાશે અને માનશે મારે કીધું શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે ને કે જે મને આવો માનશે रुद्रोग रुदान रुद्रोग एट मूल ना एकदम सरस वजन ओलू थे तो काम सेबंधी काम से आधार धातु धातु नो प्रकोप थे यकल्प ने आधार थाय અને સંકલ્પરૂપે કાર્ય ધાતુ પ્રકોપ છે એનાથી થાય છે હા સંકલ્પ ધાતુ ને લઈને થાય છે ધાતુ ના વધારાથી સંકલ્પ થાય છે धातु से कारण संकल्प कार्य संकल्प कार्य पकड़िए्य बंद कर पकड़वा पकड़ाय संकल्प पकड़ाय धातु नहीं पकड़ता धातु काम संकल्प एकज काम સંકલ્પ નો સ્ત્રી વિશે એક જ કામ છે અને ધાતુ નું સંકલ્પ કરાવવો કાઢી નાખવા મારે મારા શરીર માંથી માતા નો ભાગ કાઢી નાખવો માતા ભાગ કાઢી એ તો મહારાજ નું શરીર પણ બીજાનું ન રે મહારાજ નું શરીર પણ બીજાનું એવી રીતે નું કીધું કે જ્યાં સુધી દેહ ધારી છે ત્યાં સુધી કોઈ થઈ શકે નહીં થઈ જ ન શકે એટલે સંકલ્પ રહિત થઈ શકે કે સંકલ્પ ન કરી શકે એવું બની શકે અને સંકલ્પ ન થાય એને માટે કરતા નહી તો તમે સંકલ્પને રોકી નહી શકો નહી તો સંકલ્પને રોકી નહીં શકો કે બધા થોડા શ્રી કૃષ્ણ ભગવાન છે કે સંકલ્પને રોકી શકે સ્ત્રીના રંગરાગમાં પણ ભગવાને સંકલ્પને રોકીને યોગી બન્યા સ્ત્રીઓના પ્રસંગને રોકીને યોગી નહીં એમ સંકલ્પ નથી ધાતુ અને ધાતુ નું કાર્ય કાર્ય છે એ સૂક્ષ્મ દેહ મારે છે અને ધાતુ છે એ સ્થૂળ દેહ મારે છે જ્યાં સુધી કાર્ય છે ત્યાં સુધી કારણ નો વિનાશ થતો નથી કારણ હોય કાર્યનો વિનાશ થાય કુંભાર ઘડો માટલા માટી એ બધું હોય તો ઘડો થઈ જાય ક્યારે થાય ઘડાની ઉત્પત્તિ ક્યારે થાય નિમિત્ત કારણ એટલે નિમિત્ત કારણ શું કુંભાર ની ઈચ્છા એ નિમિત્ત કારણ છે જો કુંભાર ઈચ્છા ન કરે તો માટીને ઢગલા પીડ્યા હોય ગધડા બધા ફળી માટા મારતા હોય તો કઈ થોડા માટલા થઈ જાય તો કઈ માટલા ન થઈ જાય એટલે કારણ સામગ્રી હોતે સતે પણ જો સંકલ્પ નો હોય નિમિત્ત કારણ ન હોય તો કાર્ય ની ઉત્પત્તિ ન થાય એટલે નિમિત્ત છે એમાં સંકલ્પ છે એમાં સંકલ્પ છે એટલે મહારાજ કે દેહ ધાતુ છે કામ નું રૂપ મહારાજે કીધું ધાતુને કામ રૂપ કીધું છે તો પણ મહારાજ કે પાછું વળીએ એને ધાતુને મારાજ કે દેહ મારે છે આ તો શરીર ભેડું બળી જાય છે અને સંકલ્પ છે મળતો નથી સંકલ્પ શરીર પડી જાય એટલે બળતો નથી એટલે એ રૂપ મારે છે કાર્ય હચવાઈ ગયું એટલે એ કારણ ને કરે છે કાર્ય જ્યાં હોય એટલે કારણ તો પડ્યું છે જગતમાં એમ આજે કુંભાર ને માટી ભેળી કરવી પડે એવું આમાં નથી પેઢા છે ઢગલા ઢગલા માટીને એટલે સંકલ્પની જ વાર છે જયારે સંકલ્પ કરે ત્યારે બ્રહ્મચર્ય નો ભંગ થાય એનો ભંગ एट संकल्प जो को कंट्रोल करे तो एनु ब्रह्मचर्य रे भागवत में असंकल जयत काम खरेखर एम के स्त्रीओना संघ ना त्याग करवा थी जयत काम है स्त्रीओना संघ थो त्याग करने जयत काम है असंगात जयत कामा तो असंकल्पात जयत कात्पर्य असंगात जयत काम अ कारण संघ ना हो संगात सजाय कामत क्रोधो भी जाए थे मनस ने संघ ना प्रतिबंध करने संगात समझाए थे काम एट संकल्प કરી શકતા હોય તો કરે સાપ આપે સાપ તો બધા આપીએ કે એટલે એને મૂળ શોધી જવાનું એને મૂળ સંકલ્પ નો પ્રતિબંધ કરવા માટે સંઘનો પ્રતિબંધ કરવાનો અને સંઘનો પ્રતિબંધ કરવા માટે આટલા આટલા ઠેકાણા છે એનો પ્રતિબંધ કરવાના અસંકલ્પાત જયત કામ એટલે આપણે તો એમ સમજવાનું કે અસંગાત જયત કામ અસંગાત જયત કામ જો એમ માને તો જ કરી શકે એનો સંસર્ગ વિચ્છેદ કરવાનો और भागवत में ने ने जी तो संसर्मसपर्य असंगात जयत काम संसर्ग नए संसर्ग ना मनसूर्ण कंट्रोल संसर्गर संकल्प कर मार्गे आम्मचर्य मार्गे आएल से संकल्प हो संसर्ग न होक होके कारण के एक दीमा कोई ना संकल्प बंद थी जाए એ બહુ શક્યતાઓ ઓછી છે એનો એનો અર્થ એવો નહીં કે એને સંકલ્પ કરવા પણ સંકલ્પનો પ્રતિબંધ કરવા માટે સંસર્ગ નો પ્રતિબંધ કરવાનો સંસર્ગનો પ્રતિબંધ જો એને પ્રમાણિકપણે પાડ્યો હોય ભગવાનને યાદ રાખીને તો ભગવાન કે હું એને સંકલ્પને બંધ કરું છું મારે જે પ્રકાશમાં હું કીધું પુરુષોત્તમ પ્રકાશમાં કીધું કે સ્વપ્નનો ઉપવાસ કરે છે માટે સંત માનજો મારી મૂર્તિ રે એથી બીજું આગળ કઈ નથી રતી રહે કોણ ઈસર્ગ થી હોય અને સંકલ્પ ને બંધ કરવા પ્રયત્ન કરતા હોય તો એવા સંતરી મૂર્તિ છે બીજા ના ફતે સંકલ્પ પૂરા કરું છું તો એના કરું છે એટલે સંસર્ગ પ્રતિબંધ ભગવાને કીધું કે અસંકલ્પા જયત કામ તો એ સામાન્ય માણસને તો તકલીફ થઈ જાય એ કેવી રીતે જયત રસ્તો જ ન લઈએ કે પણ એનું તાત્પર્ય છે અસંસર્ગાત જયતકા અસંકલ્પાત વીર્ય રોધ હાતુરોધ એટલે એ એને રોંધે ના થાય એટલે એ ઉર્ધ શ્રી કૃષ્ણ ભગવાન ને થઈ ને આવી રીતે સ્ત્રીઓને સંગે એ તો એનો યોગ છે યોગ એટલે મન નું સ્તંભન મન છે એનો સંકલ્પ કરવા દેવો કે નહીં એના હાથમાં પણ એ ભગવાન એવું કરીએ કે આપણે ન કરીએ मन्ने संकल्प मन्ने संकल्प करवा करवा वस्तु पड़ी छे, तै के नहीं, योगी की दिया गो विसर्ग स्थान पोषण मनवंतरे शाह न कथा निरोधो मुक्तिराश्रया निरोधि सेरोध समाधि મારે હું કીધું કે પ્રાણ નો નિરોધી સમાધિ છે કે મનનો નિરોધી સમાધિ છે એ એક શ્રી કૃષ્ણ ભગવાન કરીએ કે સાધકો એ સંસર્ગ નો નિરોધ કરવાનો સંસર્ગ નો નિરોધ કરી અને સંકલ્પ નો નિરોધ કરવાનો સંસર્ગ ક્યાંય ન થવા દેવા અને ક્યાં એમાં વધારે ધ્યાન રાખવાનું તો એને મારા જે આટલા ઠેકાણે બતાવે એટલે આટલા ઠેકાણે આ સંસર્ગ નહીં થવા દેવાનો એટલે તો એને સંકલ્પનો નિરોધ થાય અને સંકલ્પનો નિરોધ થાય તો એને ધાતુ નિરોધ થાય અને ધાતુ નિરોધ થાય તો એનો મોક્ષનો સંકલ્પ છે એ અખંડિત રહે स्त्री संगज अवकिर्णी पणारूप मूल अवकिरूप दोष नू करवो नहीं धर्मशास्त्री घट प्रायश्चित कहूँ स्वप्न दोष याज्ञवल्की ऋषि कहू के, के अवकिरणी भविद ग ब्रह्मचारी तो योषित गर्दम पशुमलभ्य नैत स विशुद्धति બ્રહ્મચારી સ્ત્રી ગમન કરે તો તે અવકીરણી થાય પછી તે અવકીરણી દેવતાનું નામ છે બાર વર્ષ સુધી એનો ધજાગરો કરે અને પછી લઈને જાય પોતે લખે કે હું આવા દોષ છું અને એવું બાર સુધી એને ભટકે અને પછી બાર વર્ષ પછી એનું ઈવ્રત પૂરું કરે ત્યારે એનું પ્રાયશ્ચિત થાય એવું અઘરું પ્રાયશ્ચિત કીધું ણી કહેવાય છે આ અંગે ઘણા લાંબા પ્રાયશ્ચિતો શાસ્ત્રમાં બતાવા છે તેથી ગુરુના વચનને લોપીને પણ સપ્તમ ધાતુ ના રક્ષણરૂપ બ્રહ્મચર્યનું પાલન કરવું તે જ યોગ્ય છે આવો અર્થ છે જયારે રાત્રે સ્વપ્ન દોષ થાય તો સ્નાન કરી એક ઉપવાસ થી શુદ્ધિ થાય છે જાણીને કરે તો ત્રણ દિવસ ઉપવાસ થી રાત્રિનો દોષનું ઓછું વળી અમારે આશ્રિત એવા બ્રહ્મચારીઓ ઉપસ્થિત પણ જેના કોઈ પ્રકારની વિક્રિયા થતી નથી તો એવાને જ ધીર પુરુષ કહેવાય છે સંસર્ગ નો ત્યાગ કરે એ ધીર પુરુષ કહેવાય સંસર્ગ નો ત્યાગ કરેર પુરુષ બ્રહ્મચારીએ સદા તુષ્ટપણે સંતોષપણે વર્તવું અનાયા જે કાંઈ ભિક્ષામાં મળે તેનાથી સંતોષ માનવો પણ રસા સ્વાદની લોલોથી ધનવાનો ન કરવી તે શ્રી ભાગવતમાં કહ્યું છે કે યદૃચ્છા લાભ તુષ્ટસ્ય તેજો વિપ્રસ્ય વર્તતે જે દેવ ઇચ્છાથી મળે તેમાં સંતોષ માનનારા બ્રાહ્મણનું તેજ વધે છે વળી વૃદ્ધ ચાણક્યે કહ્યું છે કે અસંતુષ્ટા દ્વિજા નષ્ટા અસંતોષી બ્રાહ્મણનો નાશ થાય છે વળી નૈષ્ટિક બ્રહ્મચારીઓએ નિર્માણીપણે રહેવું ભગવાનને મેળવવાના સાધનોમાં નિર્માણીપણાને સર્વપ્રથમ સ્થાન આપ્યું છે તે ભગવદ્ ગીતામાં કહ્યું છે જે નિર્માણ મોહાજિત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા જેનું મન આત્મા અને પરમાત્મામાં જ રહેતું હોય અધ્યાત્મ નિત્ય જેની બધી જ વાસનાઓ શમી ગઈ હોય જે સુખ દુઃખ અને હર્ષ શોકાદી નામના દ્વંદોથી છૂટી ગયા હોય તે નિર્મો પુરુષો હરત જરા રૂપમ હરતે ધૈર્યભા મૃત્યુ પ્રાણાંત ધર્મચ્યામ અસૂ ક્રોધ શ્રિયમ શીલમ શીલમ અનાર્ય સેવા નાશ કરે છે આશા ધીરજ ને ખૂટવાડી દે છે આશા હોય તો ધીરજ નો રે ધીરજ રાખવી હોય તો આશા મૂકવી મૃત્યુ પ્રાણોનું અપહરણ ક્યારે પૂરી થાય ક્યારે પૂરી થાય ક્યારે પૂરી થાય એમાં ધીરજ વહી જાય મૃત્યુ પ્રાણોનું અપહરણ કરે છે બીજા કોઈ ગુણ એવો હારા નથી ભાગવત માં એવું કીધું કે આ ભાગવત ધર્મ છે એ નિર્મતસર સંતો ને આશરે ધર્મ પ્રગતિસર સંતો આશરે એમ કેમ કીધું બીજા દોષ જોવે તો જોવે તો ટેવ પડી ગઈ છે બીજું પતિ ધર્માચરણ કરતો હોય તો તમે ચાંદ કરો છો તો મને ઈર્ષા થાય છે તમે મારા કરતા સારું કરો છો પણ હું હોય કરું છું તો હું તો એટલો ધર્મી તો કહેવાય પચાસ તો કેવાનું કે નો કહેવાય હાવ કાઢ નાખો મને અને તમે એક લાખ કરો ઈજ કે ઓકે છે આનું હાવ કરે કરે છે કે થોડું ખોટું છે મત્સર વાળો છે એ કરે છે દુર્યોધન ધર્મિષ્ઠ નો દેખાવ કરતો કે દુર્યોધન થી યુધિષ્ઠિર હારો દેખાવ માટે કરો છો એટલે મત્સર વાળો છે એ અપ ટુ ડેટ ધર્મ પાળે અને તો એ ધર્મ ન હોય મચ્છર વાળો હરખો પાળીએ કે મચ્છર નો દેખાડે વટે ભરાણો હો મચ્છર વાળો વટે ભરાય નિર્મચર હોય તો વટે ક્યાંથી ભરાય વટ છે વટ ભરવાનું સાધન જ હામાં માણસો છે હામાં માણસો દેખે ત્યારે વટ ભરાય છે કે એમને ભરાય કોઈનો એકલો એકલો વટ ભરાય છે અને વટ ભરાય અને કરે તો એ ધર્મ ક્યાંથી રહ્યો એટલે એ રાજી કરવા માટે ન હું એટલે એવું કીધું કે નિર્મત સર સાધુ ના લક્ષણ તો ત્રીસ લક્ષણો કીધા છે ઓગણ ચાલીસ કીધા છે એમાંથી એક ન લીધું આને એકને લીધું એમ ન કીધું કે ભાઈ આ લોકો હોય એવા સાધુ એમ એને શરણે રે તો કૃપાળુ રુદ્ર હોય પેલું જ કીધું છે સત્યવ્રત ધારી સાધુ અને શરણે ધર્મ રહ્યો સત્યમ સોચમ દયા શાંતિ ઓગણ વાળા હોય એમાં એકલો પેલા એમાં બધા વરરાજાને કોઈને ન પસંદ કર્યા એકલા વરરાજાને પસંદ કર્યો ચોહાઠ લક્ષણો છે ને ચોસઠ ને છત્રી કેટલા થયા એક દ્રિ એકોન ચાલી લક્ષણ થયા થઈ ગયા ને ચોસઠ ને ઓગણ ચાલી છત્રી નહી ઓગણચાળી એટલે ચાલી ઉપરથી એક ચાલી ઉપર થયા એમાંથી બધા એક જ વ્યાસ ભગવાન પસંદ પડ્યો કે નિર્મત સર એવા સાધુ ને શરણે એકાંતિક ધર્મ રે ઓલા ને પછી બેકાંતિક ધાર એકાંતિકેરણા આપે છે ને તમને કઈ ઘર ની પ્રેરણા છે ઘર ની પ્રેરણા છે તમારે કઈ ઓલો કરે છે તમને ખબર નથી કાલે ચર્ચા મહત્વ કોનું કેવાય કિંગ મેકર નું બને આ તમે માનો કે ગુલબરગામાં કિંગ થયા તો અમે તમને બનાવ્યા તો અમને વધારે આપો કે તમને જેમ કિંગર ગોતવો જોઈએ કિંગ થવાની ઈચ્છા હોય પોતે હાથે કિંગ નો થઈ શકે રાજા મહારાજા હતા એને કોઈક બીજા બ્રાહ્મણો આરતી ઉતારતા ને ત્યાર પછી કિંગ કહેવાતા એટલે પોતે પોતે આરતી ઉતારી લાવો આરતી તો એ કિંગ ન કહેવાય કોઈ પટાટે મારીને કાઢે આપડે મૂળ વિશે એનું ભગવાન વ્યાસ ભગવાને સિલેક્ટ ન કર્યો કે આવા સાધુ હોય અને એમ એક મૂકી દીધું કે નિર્મત્સર એવા સાધુ એને શરણે ધરમ રહ્યો એટલા માટે મત્સર હોય એ પોતાનું કઈ નથી કરતો એમ મત્સર થી બધો ધર્મ લાભ એને મળતો નથી એના જીવને નથી મળતો કરે તો એટલા માટે નિર્મત્સર થઈ જેટલું કરે એટલું એને રે અને એ સાચું ઈર્ષા દેખાય થી કરે તો એ ક્યાંથી રે એને કોકે કર્યું એટલે આપણે એમ કરવું છે તો એનું ફળ કોને જાય અનુષ્ઠાન આ કરશે ને ફળ એને જાય અનુષ્ઠા ના કરે અને વ્યાસ ભગવાન ને તો આપડે એને કઈ બીજું કઈ કઈ ન હોય પણ વ્યાસ ભગવાને એમ કીધું કેવું કઈ મચ્છર છે એ અભિમાન માંથી જન્મે છે મચ્છર ન જન્મો હોત તો ધર્મ ની શરૂઆત ન થાય પણ અહંકાર એનો અર્થ એવો છે કે અહંકાર ને આખી સિરીઝ છે અહંકાર મચ્છર પછી અસૂ ઈર્ષા ક્રોધ અને વેધ અને વિનાશ આ સિરીજ એટલે મધ્યમણી ન્યાય મચ્છર લીધો છે અહંકારથી એકલો અહંકાર કઈ નથી કરી એક તો અહંકાર મચ્છર જન્મે ત્યાર પછી જ ક્યાંક કરવાની શરૂઆત કરે છે અહંકાર તરત મચ્છર જન્મે અને મચ્છર જન્મે એટલે પછી એકબીજાને પૂરક છે એટલે કે હું ક્યાં ઓછો છું કઈ હું એના કરતા વધારે ધર્મ કરી સુંદર રૂપ ને હરી લે છે આશા ધીરજ ને ખૂટવાડી દે છે મૃત્યુ પ્રાણોનું અપહરણ કરે છે અસૂ ધર્માચરણ નાશ કરે છે ક્રોધ શોભાનો નાશ કરે છે નાશ થઈ જાય શીલ એટલે ચરિત્ર કામવાસ ના લજ્જાનો નાશ કરે છે અને અભિમાન सर्वस्व नो विनाश करे सहजान स्वामी महाराज नीजे।